પ્રશ્ન હૈસા કે અગ્ન અશુદ્ધ જ્ઞાન છે શુદ્ધ છે જ્ઞાન છે ત્યાં તકે આત્મા અશુદ્ધ છે એટલે એવા વ્યુ પાઇન્ટ આત્મા અજ્ઞાન બી હે નિશ્ચય વિજ્ઞાન ભી અને એવા હોનાઈ બાત હોનર ભાગ છે नई बात कोई झुकोबे नहीं है ये yes, ज्यादा कठिनाई एकांी दृष्टिकोण से हुई ज्यादा कठिनाई एकांी दृष्टिकोण से हुई है एकांकी दृष्टि कौन सी या बताए कठिनाई थी क्या एकांतिक हाँ हाँ एकांत ऐसा भी एकांतिक पकड़ लेता है ऐसा हुआ कि 15 सौ वर्षों के दार्शनिक ग्रंथों को जब देखते हैं દર્શન કે ગ્રંથ કેવલ આગ્રહ કે ગ્રંથ રખે બહુ એલ મેધના તો છૂટ ગયી ઓરા બૌ તલાસ્ત્ર બન ગયે દર્શન કે શાસ્ત્ર ભગવાન નિરાગ્રહી થાય આગ્રહ કે ભગવાન નિરાગ્રહી થાય जब सक तक शादवाद की बात समझ में नहीं आते तब तक सत्य तक समझना बड़ा कठिन था बहुत मुश्किल है आजकल तो अब ऐसा हो गया कि विद्यालय लेके झगड़ा नहीं होता और सबसे झगड़ा होता केवल अनेकांश की दृष्टि ऐसी साधना करने वाले को झगड़ा नहीं होता है बाकी सबसे होता है अच्छा ये तक आपको मिली क्या બાપરી સાથે ગાડીઓ લેતા દિવાળી પર દર્શન કરવા કે બોલ્યા કુમારી બન જુદા માર્ગ ક્યુ નિકાલા ગયા બોલ્યા કોઈ જુદા માર્ગ નિકાયા હા તો એ શ્રીમંદ્રાવીએ મેં આપે પૂછા શ્રીમદ રાજતંત્ર ઉપર પ્રભાવ રહ અલગ લગતા નહીં એટલા માટે મને એવું લાગ્યું કે શ્રીમદ રાજતંત્ર નો તમારા ઉપર પ્રભાવ રહેલો છે જુદું ના લાગ્યું બિલકુલ જાગુ છે આત્મ જ્ઞાન વ્યવહાર તો અચ્છા જ્ઞાન યા કોઈ ઠીક ગુરુ તો માનતા નિશ્ચય ગુરુ આપણી આત્મા વ્યવહાર પ્રગટ ગુરુ ચીએ પાર જોતા હું તો માન્ય કે ફોટા લે ક્યાં ફાયદા ઠીક ઉપસ્થિત નહીં તો ફોટા તો માલિકા હૈ હા જાનેટલજી બહુ પહોંચ ગઈ મેં એક બાબત પહોંચાઈ કે ભાઈ હમશે માદા ભાઈ કરવા લગા કે જો આપણા ચલિ મુજબ અલગ નહીં લગાટ વિજય રામ શ્રી ને જોશી તો આત્યાશી સારું ના જાન્યુઆરી ની અઠાવીસ મી થી મારીને સ્વરાશી ના માસ ની બારમી સુધી માં જાઉં તો મારો મોક્ષ છે ત્યારે મેં કહ્યું કે હું મોક્ષ એટલે હું જાણું છું કે હું જાણું છું કે લુપ્ત આવ્યા છે પણ મારું એ ખાયકું છે કે અજાના દ્વારા ગયા સુધી મૃત્યુ નહિ કરે મારું સ્વાગત કરવા તેના દૂત આવીને બેઠા છે આ મારો ઈચ્છો સરસ કે લાલ ઇસરો છે એમને મેં કઈ સમજો જ નો અને હું તમારી સાથે આવવાની ચોરાશીલો એમને પણ જોશી એ કહ્યું હશે કે આ ચોર્યા ચોર્યા ઓગણીસો ચોરાશી ના બાવીસ મી જાન્યુઆરી બાવીસ બાવીસમી માર્ચ અને આ ત્રેસી ની અઠ્યાવીસ જાન્યુઆરી ત્રેસી ની અઠ્યાવીસ જાન્યુઆરી થી એમનો છે તો જવાનું ટાઈમ છે એટલે એ પીરિયડ જવાનું છે અને એ જો નહીં થાય તો પછી એમને મોક્ષ મરી જાય એવું છે તો કે મેં કહ્યું મૃત્યુ અને કાલે પણ લખ્યું છે એના ઉપર હજારે <laughs> પ્રાર્થના મંદિર માં અમદાવાદ સામધાન રૌદ્ર ધ્યાન આપણે ના કરીએ रोद ना मस्ती मेूर मस्ती मैं એટલે મસ્તા પ્રદર્શન કરી અને મંદી મસ્તી કરી એટલે મસ્તી આયા બાજુ જતી રહે પછી એવું ભાવ હતો આત્મા નો આનંદ કાયમ પડ્યો નથી ફેર પાડવાનો છે સારા માર્ગે જવું છે આત્મા થયા જાય નહીં આપ है है जगतर नहीं कोई हमें मैं हम हमें चलाविएमो थी जाले अंत तो पे पूर्व न संस्कारों पे મારે છે મે ને તમે કોઈ કામ કરે ખરું એ મેરે એની મેરે આવી ગયો અહંકાર ના થવો જોઈએ ના જોઈએ અહંકાર થવો ના જોઈએ એટલે દિવસ ના થવાનું આવા અંબાજના ભાઈ માયમા માયમા પોતા ભૂલી ગયા થોડી થોડી થઈ ગયા આત્મા નો સંસ્કાર ને કરવામાં આત્મા પણ ધ્વજ ભાવવામાં આવે છે No, no, no. માનવ ધી કાઢે માનવ અતિમાન નો ધર્મ અતિમાના નો ધર્મ સ્વીકારતા હોય અભિમાન નો જરૂર સ્વીકાર પાત્ર સારો ધર્મ ધારતા પાત્ર ધંધાડે તે શીખવાડે માનવ ધન જાણે આપણે સમજી છે માત્ર ના આપવું જોઈએ એ તો દુઃખ થાય કોઈ દુઃખ આપણને આપે તો પણ આપણે જોઈએ પાડે તો મોક્ષ નથી માનવ ધર્મ જ જો સમજી જાય તો બહુ થઈ જાય બીજા કોઈ ધર્મ સમજ્યા જેવો છે જ માનવ ધર્મ તે પાથરતા નહીં માનવ તો હું ગુનો પાડી નાખું માનવ ધર્મ એવો હતો કે કોઈને ચિંતિત માત્ર દુઃખ ના થાય આપણાથી આપણને દુઃખ થાય એનો સાથવી ધર્મ છે આપણે સામે આને બદલે પાસે ધર્મ ના કરી શકીએ પાસે નહી કરવું માનવ ધર્મ આપણે માનવ ધર્મ કોઈ માણસ આપણને બહાર પાડે અને પછી આપણે એને ગાબાડીએ કોઈ માણસ આપણને બહાર મારે આપડે એને બહાર મારીએ પછી પાછું તૈયાર કરે મારો ધર્મ દરેક ક્યાં છે હોય કરતા હોય એની અંદર જે સુધી માનવ ધર્મ પાડવો ધર્મ પાડતા હોય પણ મે કે તો દુખ થાય એવું એવું ઉભું થાય છે પરફોર્મન્સ પર ફરક કે કેરે એવું બધું થાય છે કે આ મનોતાપ પુષ્પન તો એવું લાગે છે હા તો એનો મતલબ થાય કે પછી આપણે એની પાસે માફી માંગી લેજો એટલે બોલ બોલ સીધર કરી દેજો આવું મેં ધ્યાન માનવનો પૂર હોવો છે અત્યારે આપણું મહા કરીને કારણ કે નિશ્ચિરણ કતો આપો મારે શું રહે છે તો એવું છે ફરજત ટૂટતા હોય તે ઘડી આપડે એને સાચી સલાહ આપીએ હવે એનાથી પેલા ને દૂર તો થાય તે વિરોધાબાદ તમારી દ્રષ્ટિ સાચી છે એ પોતે કે છે હું ભરાઈ ગયો છું હું મને ડરતા નથી પછી બીજો આપણે આપણને મારી સિક્ય ખરા આપણે ઘણા સંઘો થી માયા મને એના કારક પ્રશ્નો હું રૂપી ઊભી થઈ ગયો છું તેની સાથેના બત ઓલાયાની સકળ આવકારો રખેવાની સ્થાપના હતી તમારી જીવે પર ધારો બ્રહ્મ સતોર કરો નજીક છે આ સવા સવાઈક પતિ પરણ ઘુરુ નહીં મારા પતિમાન છે જિંદુબો કલ્પો આના આનંદ આનંદ મળે ને આનંદ મળે ને ના ના જસ્તિ બદલવી છે હાતિ બદલવી છે છે 450 ની બદલવા દી છે આત્મજસ્તિ બદલવાનું કહે છે ને આ બે આ કરે કરી દે ને અધી ગરે જે આખી કોપી લાયકા કરે છે લાયકાત હોય એટલે લાયકાત હવે મારે ભેગા થયા તો એ લાયકાત પૂરી નથી ભેગા થયા એની લાયકાત નથી તે નિપાતતા કે તમે સંસારમાં રહે નામ ન કરો જો પાછું મેરે કામી પાછું તો વીડી કવત વીડી કવત મેવી અવત ફરલા દિલક ફરલા જો પ્રયત્ન નહી તો રોકજો નકર મને રોકના મને રોગ નથી ધંધા રોગ ખબર નથી ચિંતા થાય છે ના આવે પાણી પાણી માં નથી પાણીમાં નથી ગઈ ઓછા કયા છે ભુજ કરાવો ને મા શું કરાવે મારી મા શક્તિ ખરી શક્તિ કરાવ છે જીવાઈ જાય છે જીવાઈ જાય છે સહજ જીવન જીવાય જાય છે બરોબર છે સર જીવન હોય સર છે તો સરસ જીવન આપણે કરવા માં શું પ્રયત્ન કરવા પડે પ્રયત્ન કરવા પડે કરે છે અત્યારે निद्रा थे पड़े? बाढ़ बचे मोटी मोटा ना गई नीम थी गई युवा निद्रा थी गई નિરા નિરંતર ત્યાજ કરશે પાન ને ગાય ને બે ને બધા નિરંતર નિર્દા ત્યાગ કરે છે નિદ્ર ધર્મ સુરત ની વિદ્યા હોય છે હું એક બધા વિશ્વાસ કે હોય તો બે પ્રકાર નો વિદ્વાસ બંધાયદા થાય એક સર્સ છે બંધાય એ નિદા છે છૂટા હેવી છોટા હેવી કસાય ને ભગવાન મા ને સાય ઓપરે જુક સે ભરે ગય સબને અંદર દેખ સકદી હે કોટી સે બહાર મે કઈ ઓરા પ્રોટી ટેબલેટ ટેબલેટ કો ખાય પ્રવૃત્તિમાં સાબિત કરવું તોરા બોલ કરવા દો તો અનંતો અને મેરત થાય છે ને અનંતો થોડો થાય છે અને જાતે થાય ને ના ખાના હોય તો આપણું આ પરમો દેવ પરમો પિતા ભગવાન આ જેટલા એ ભર્યા બા એ બધા ભોગ્યા હા ભરા છે બાકી રહ્યા છે પછી ભોગવે ગયા ભોગવે જાય છે પણ આપે એટલે દરિયા કપો બધા કેટલા બાકી રહ્યા તે આપડી બીજી ઈચ્છા છે તેને ઉતારી શકાય આવી ઈચ્છાઓ કેટલી છે એનાથી કહી શકાય કે દસ વર્ષ કે તમારે આપે કહીએ કે गही कहे के थी कही? फरी आप नहीं। तो तो इमा, तो इमा थी आप पर कर, थी, थी। आप थी। पर ले लोग के में जीतना લોક ભાવ કર્મ સિવાય બીજા બધા જે કરવા જ્ઞાન લીધું છે તો તમને આ કર્મ બીસ નહીં પડે ફરી બીજા કર્મ બધા છે નહીં આમ જો જ્ઞાન લીધે એને સમજાવું સમજાય ને એ જો એને નિકાસ કરવાનું ઘરે સર નથી કરીને કરી ભલે એવું રાખવું બહુ અતિતય ન ભાવપૂર્વક ફરિયાદ થી આખરી સુપ્રીમ પાવર હોય તેને પહોંચાડજો કે હે પરમાત્મા તમે તો શિક્ષક નશો ને માનવ જાત ના સુખ દુઃખ નિર્લેપતા જોઈ રહ્યા છો પણ માનવ જાત નો આજે જીકી થઈ રહી છે શ્રદ્ધા વિહોણી ધાર્મિક ક્રિયાઓ મંદિરો કથાઓ માં થતી ભીડ એટલે એવું કે ધર્મ આખરી આખરી શ્વાસ લઈ રહ્યો છે ધર્મ આખરી શ્વાસ લઈ રહ્યો છે હજુ આખરી શ્વાસ નો નિવારણ માટે અઢાર હજાર વર્ષ થી જરૂર છે શું કહ્યું આખરી જયારે તમારી પરત છે કોઈ કેવળ શબ્દ શક્તિ નહીં પરંતુ ચમત્કારી ક્રિયાશક્તિ વાળા શબ્દ ને મોકલો શબ્દ ત્યારે જ મોટો સમુદાય માનશે કે જયારે જગત પ્રેમ વૈજ્ઞાનિકો ચમત્કારી શક્તિ વાળા પાસે કાલ પકડશે અત્યાર સુધીનો સાતુ આત્મિક ધર્મ પાળતા કલુગ માનવ